ए, आओ, आओ, गया बदा। हुँ अरे वहाजे तो शारजा मैठा बैठा कवन मनन वार्ता सांभे आम कांगारू न देश मेलिया मैठा बैठा માં બેઠા બેઠા વિવાન વાર્તા સાંભળે છે ઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે અંગુઠી ધ્યાનથી સાંભળજો એક વખત એક સ્ત્રી એક સવારે બગીચામાં ફૂલો ચૂંટતી હતી ત્યારે એની નજર પડી પાખડી ઉપર એક અંગુઠા જેવડી નાનકડી એવી છોકરી બેઠી હતી હ ભાઈ સાવ ટપુકડી એવી પેલી સ્ત્રીને જોઈને તો આ નાનકુડી એવી છોકરી રડવા લાગી અને પછી તો એ સ્ત્રીએ એને પોતાના હાથોમાં હળવેક લઈને ઉપાડી અને તેડી લીધી અને સાચવી લઈ આવ્યો એવી અંગુઠા જેવડી ટપુકડી એટલે પેલી સ્ત્રીએ એનું નામ પાડ્યું અંગુઠી એ સ્ત્રીએ અંગૂઠી માટે નાનું સુંદર મજાનું ઘોડિયું બનાવડાયું અને પોતાની દીકરીની જેમ એની કાળજી લેવા લાગી હોય તો થોડોક સમય ગયો એટલે અંગૂઠી બોલતી ચાલતી થઈ તમારી જેમ એને તો બોલતા આવડી ગયું અને દરરોજ બગીચામાં જઈને તો પછી રમવા લાગી એક વાર બગીચામાં રમતી હતી ને ત્યારે એક ખિસકોલી નજર એના ઉપર પડી એને તો અંગૂઠી બહુ ગમી ગયો ભાઈ આ નાનકડી એવી છોકરી બહુ ગમી ગઈ ખિસકોલીમાં અંગુઠી તો રોવા લાગ્યો પણ ખિસકોલી સાંભળે શાની હે અંગૂઠી એકાએક ખોવાઈ ગઈ એટલે એની માં બહુ ચિંતા થયો ભાઈ अंगूठी खूब शोध करपास करी तेरे एक, एक परी अंगूठी पास आंगूठी ने कहू बेटा तू रड़ीश नही હું એક દિવસ તારી માં પાસે જરૂર પહોચાડી દઈશું એ બગીચામાં આવ્યું પતંગિયા ને પાંખો ફેલાવતું જોઈ ને એની પાંખો ઉપર બેસી ગઈ પતંગિયું અંગુઠીને લઈને ઉડ્યું નાનકડી એવી છોકરીને લઈને પતંગિયું તો ઉડ્યું ભાઈ થોડેક દૂર એક સૂરજમુખીનું ફૂલ હતું એટલે પતંગિયા એ અંગૂઠી ને એ સૂરજમુખી ફૂલ ઉપર મૂકી દીધી પછી તો પછી પતંગિયું અંગુઠી ને રોજ મધ લાવી આપે અંગૂઠી મધ ચાટે जीव जंतु पंखी अंगूठी बनी गया मित्र बनी गया हो भाई अंगूठी तो ये खुश रेवा लगी खुश रेवा लगी न करो भाई પછી આવી ચોમાસાની ઋતુ એટલે પંખીઓ બધા બગીચામાંથી ઉડી ગયા અને જીવ જંતુ આવતા બંધ થઈ ગયા અંગુઠી વરસાદથી બચવા એક મોટું પાંદડું પોતાની આસપાસ વીટી લીધું ત્યાં સુસવાટા મારતો પવન વાયો અને પાંદડું ઉડી ગયું અંગૂઠી પણ થઈ ગઈ ખેતરમાં તો એક ઉંદર રહેતો હતો હવે અંગૂઠી ઉંદર સાથે એના દર માં રહેવા લાગી જમીનની અંદર ઉંદરને સરસ મજાની રસોઈ બનાવતા આવડે રોજ એ તો નવું નવું બનાવીને અંગૂઠી જાય હતા ઉંદરના દર પાસે બેઠી હતી ત્યાં એક કાગડા ને મરી ગયેલો એને જોયો એને થયું કે આ તો મરી ગયો છે કે શું પણ પાસે જઈને જોયું તો કાગડા ભાઈ તો બેભાન પડ્યા હતા કઈ મર્યા નતા અંગૂઠી તો એની પાસે ગઈ એને બેભાન કાગડા ઉપર ઠંડુ ઠંડુ પાણી રેડ્યું કાગડા એ પાંખો અંગૂઠી એ કાગડા ભાઈ બહુ સેવા કરી પછી તો રોજ રોજ ખવડાવે ને એવું બધું કરે કાગડા ભાઈ સારા થઈ ગયા એટલે અંગુઠી એ પોતાની બધી હકીકત કાગડાભાઈ ની કીધી હો કે કાગડા ભાઈ કાગડા ભાઈ મને મારી માં બહુ યાદ આવે છે ઉડ્યો અંગૂઠી ને લઈને જયારે અંગૂઠી નું ઘર પાસે આવ્યું ને પેલી નાનકડી છોકરીનું ત્યારે અંગુઠી એ ઈશારો કર્યો કાગડા ભાઈ અહિયાં મારું ઘર છે એટલે કાગડો એને બગીચામાં એક ફૂલ ઉપર મૂકીને ફળફળ ફરફ ફરફ કરતો ઉડી ગયો એ ફૂલ ઉપર અંગુઠી જેવડો બેઠો હતો ભાઈ એનું નામ એનું નામ શું હતું ખબર છે એનું નામ હતું સૂરજ અંગુઠી તો આ નાનકડા છોકરા સાથે વાતો એ વળગી એટલે પેલા સુરજ નામના છોકરાએ અંગૂઠી ને સોનાનો નાનો નાનો સુંદર મજાનો મુગટ આપ્યો અને પરીનો સુંદર મોજાનો પોશાક ભેટમાં આપ્યો થોડીક વાર માં અંગુઠી ને લઈ ને પોતાના ઘરમાં ગઈ માં અંગુઠી ને જોઈ રાજી રાજી થઈ ગઈ હો પછી માં એ અને સૂરજ ને વાલ થી આવકાર્યા અને તેડી જ લીધા ભાઈ માનો સ્પર્શ થયો જ્યાં અંગુઠીને અડી એટલે ઊંચાઈ હવે તો મોટા મોટા થવા લાગ્યા અંગુઠી એક છે ને સામાન્ય કદ ની સુંદર મજાની યુવતી બની ગઈ અને સૂરજ પણ એક સુંદર મજાનો છોકરો બની ગયો મોટો થઈ ગયો જુવાન અંગુઠી તો અંગુઠી ને પ્રેમ કરતો હતો વાલ કરતો હતો પણ આ જંગલની એક જાદુગરણીને એ પસંદ નહોતું એટલે એણે આ બંનેને એકદમ નાના બનાવી દીધા હતા જાદુ કરીને પણ એમનો પ્રેમ જોઈને એમની ભાઈ રાજમહેલમાં રહે છે હો રાજકુમાર જોઈને રાજા રાણીને ખૂબ આનંદ થયો અને પછી તો થોડાક દિવસ ગયા એટલે રાજકુમાર લગ્ન રાજકુમારી સાથે કર્યા કર્યા હોય તો ભાઈ તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો